સ્વામી સ્વામીએ વાત કરી જે સંત છે ત્યાં નિયમ છે ધર્મ છે જ્ઞાન છે ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે તે વચનામ્રતમાં કહ્યું છે જે તપ ત્યાગ યોગ વ્રત દાન એ આદિ સાધને કરીને ભગવાન કહે તેવો હું વશ થતો નથી જેઓ શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી અજા મેળ મહાપાપી હતો પણ તેને શંકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે મારાથી તો કાંઈ થાય નહીં ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ નારાયણ પડાવીને પણ મોક્ષ કર્યો સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાનના દામમાં સુખ છે તેમાંથી છાટો નાખ્યું તે પ્રકૃતિ પુરુષમાં આવ્યું ને ત્યાંથી પ્રધાન પુરુષમાં આવ્યું ને ત્યાંથી વૈરાટમાં આવ્યું અને ત્યાંથી દેવતામાં આવ્યું અને ત્યાંથી અહીં મનુષ્યમાં આવ્યું છે તે સુખમાં જીવી માત્ર સુખ્યા છે માટે સુખ માત્રનું મૂળ કારણ ભગવાન છે તેને સુખે સુખ્યા થાવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે માતાએ મહારાજને કહ્યું છે મારો સ્ત્રીનો દેહ તે મને જાઝુ સમજાય નહીં થોડાક માં કહો પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુના કયા ને કહ્યું જે એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વે સંપૂર્ણ થઈ રહ્યું ને મહારાજે કહ્યું છે જે એવાના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ ઇત્યાદિક બહુ મહિમા કયો છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય છે આપણે શું પામશું અને ક્યાં જાશું અને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે છે આ પ્રાપ્તિ થઈ છે હવે કાંઈ કરવું રહ્યું નથી સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે સોજન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલીનો પિનારો હોય તે કરતાં પણ ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે પણ શ્રેષ્ઠ છે એમ ભગવાનના ભક્તનો મહિમા સમજવો એમ પ્રહલાદનું વાક્ય છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી તામસી સાત્વિક અને અધમ તેનો ઉદ્ધાર કરી નાખે છે કાંઈ મેળ રહે નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવ તો જેમ પરદેશમાંથી ભાવડા જાલી લાવે એવા છે તેને કશી ગમ નહીં પછી તેને સાદું જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે ત્યારે મનુષ્ય થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે તે જુ વિય તો લીખ ને હાથણી વ્યાય તો બળદ જેવડો બચ્ચો આવે તે ઉપર વચનામર્ત વંચાવ્યું છે જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઠી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડાઈ જવાય છે ને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે માયામાં જોડાવા જાશું તો પણ ભગવાનમાં જોડાઈ જવાશે ને હમણાં તો ઇન્દ્રિય અંતકરણના ભાવથી મુકાય સાધુમાં જોડાવું ને સાધુ ભગવાનમાં જોડશે ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે સ્વામીના અરે સ્વામીએ વાત કરી છે દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી કેમ જે એ તો દેહમાં વર્તે નહીં અને બીજાને તો દેહના ભાવ જણાય છે